તો પણ આ લોકો ફા એવું બોલે ભાઈ પોતાનો એકનો એક છોકરો ભાઈ જાય તો અડિયા ગારો હોય આ રડિયા ને કોઈ જડ્યું નહિ તો મારો છોકરો લઈ લીધો કે એટલે બેભાન પડે આ બધો કર્મ બધે છે ભગવાન સર્વાંશ સ્વરૂપ જ નહી હોય ને ગપ્પુ છે અઉ અઉ સ્વરૂપ બોલ્યા છે ને એ ગપો છે એ ગપુ નથી પણ વાત ચોપડવાની પી જાય શું થાય ચોપડવાની પી જાય એવું છે ભગવાન સર્વાંશ મારા અંશ સ્વરૂપ ભગવાન છે પણ મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું છે શું છે અંશ જ્ઞાન એમાંથી જેટલા જેટલું કાણું પડ્યું આવરણ તૂટ્યું એટલું મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું છે એક અંશ બે અંશ આ પાંચ ઇન્દ્રિયો પાંચ અંશ કહેવાય છે કે કેટલા અંશ આ પાંચ હિન્દીશ છે આ બહુ માં મનુષ્ય એવો છે અને તે હિન્દુસ્તાન નો હોવો જોઈએ કેવું હા ડેવલપ થયેલો હોવો જોઈએ હિન્દુસ્તાન દેશ નો ડેવલપ થયેલો માણસ હોવો જોઈએ ફોરેન વાળા ના ચાલે સમજી તમને પુનર્ધન્મ સમજાવ છો ને મારે આવે છે તમારું મુંબઈ માં શું કરો છો બધી ચીજો નું ભેગું થવું બદલાવ થાય નારિયેળમાં કોણ પાણી ભરે છે આપડા લોકો તો કે ભગવાન ભાઈ ભરે છે નારી પાણી ભગવાન નવરા છે ને નારિયેર નારિયેર બીજમાં કેટલું ઝાડ ઊંચું થશે કેટલા પાદડા થાશે કેટલા નારિયેર થશે કેટલા નહી કેટલા તૂટી પડશે જયારે પાણી ને બધી સંજોગો ભેગા થાય ત્યારે સ્થુલ ભાવે થાય છે તમને સમજાયું હા સૂક્ષ્મ ભાવ માંથી सूक्ष्म स्वरूप नहीं पड़त स्वाभाविक भराय के पदा थे, थे।, थे।, थे, थे।, थे।, थे बनावट એનો મશીનરી રાખવી પડતી સ્વાભાવિકારીખ્યો જોયું હોય કેવી સરસ લણીયા લાગે છે जड़नी चेतन मे तो, तो जड़नी चेतन मे चे... तो खबर पड़े ने हा दिखाये तो शु दिखाय માણસો જાનવરો દેખાય જળ હોય ચેતન કહો છો હલન ચલન કરે એટલે ચેતન હલન ચલન કરે એટલે ચેતન એ તો આપડે તમે એન્જિન જોયા નથી શક્તિ ઉમેરીયે તારે પ્રવિણ છે આખો દાડો દેખો ઉઈ ગયા હોય ને ઊંઘી ગયા હોય તો એ નાક ચાલ્યા કરે નાડી બંધ થઈ એટલે કહ્યું કે સતર ગયા શું કયું એ જન્મ થયો ત્યાંથી મરતા સુધી નો સચર અને મય જે ચેતન છે તે અચળ છે કેવો છે એટલે આપણા કે છે શું છે આ દેખાય છે તે ગાયો ભેંસ્યો કુતરા ભસબ કર્યા કે અથડ છે આ સતરજ બધા